ધ્યાનની જ્યારે વાત કરીએ આપણે ત્યારે એક વસ્તુ એમાં ઉમેરવાની અથવા તો યાદ રાખવાની સામાન્ય રીતે ધ્યાનના ચાર પ્રકાર કીધા છે એમાં બે અશુભ ધ્યાન છે અને બે શુભ ધ્યાન છે અશુભ ધ્યાનની અંદર આર્થ ધ્યાન અને રૌદ્ર ધ્યાન આવે અને શુભ ધ્યાનની અંદર ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન આવે આપણે વાત જે કરી એ માત્ર ધર્મ ધ્યાનની વાત કરી આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન જીવ સતત કરતો જ છે એમાંથી છૂટવા માટે જેવે ધર્મ ધ્યાનનો આશરો લેવો પડે પણ મૂળ ધ્યાન જે આપણને મોક્ષની પ્રાપ્તિ કરાવે ધર્મની પ્રાપ્તિ કરાવે એ છે શુક્લ ધ્યાન શુક્લ એટલે શ્વેત એટલે શુદ્ધ શુદ્ધ ધ્યાન તો શુદ્ધાત્માનું જે ધ્યાન કરીએ આપણે એ શુક્લ ધ્યાન તે ધ્યાનમાં પહોંચવા માટેનું સાધન એ ધર્મ ધ્યાન છે અને એ ધર્મ ધ્યાન આપણને જે બે અશુભ ધ્યાન છે કે જેમાં આપણે લગભગ ચોવીસે કલાક હોઈએ છીએ આર્ત અને રૌદ્ર એમાંથી છોડાવે આર્તધ્યાન એટલે એના પણ ચાર પ્રકાર છે રૌદ્ર ધ્યાનના પણ ચાર પ્રકાર છે અર્થધ્યાન એટલે જો આય હા ઈષ્ટનો વિયોગ અનિષ્ટનો યોગ પછી હા વેદના અને ભવિષ્યની ચિંતા એટલે નિદાન એ ચાર અર્થ ધ્યાન છે ષ્ટનો વિયોગ અનિષ્ટનો યોગ પછી રોગ અને નિદાન નિદાનનો અર્થ છે ભવિષ્યની ચિંતા બરાબર હવે આર્થ ધ્યાનથી જીવને તિરિંચ ગતિનો બંધ પડે છે અને બીજું જે અશુભ ધ્યાન છે રૌદ્ર ધ્યાન છે રૌદ્ર ધ્યાનથી જીવને નરક ગતિનો બંધ પડે રૌદ્ર ધ્યાનના પણ ચાર પ્રકાર બોલો ખબર છે બધાને હિંસાનું બંધી પછી મૃષાનું બંધી ચૌડિયાનું બંધી અને પરિગ્રહનું બંધી આ ચાર પ્રકારના રૌદ્ર ધ્યાન છે હિંસા અસત્ય ચોરી અને પરિગ્રહ આ ચારનો જે મધ્યમવર્તી વિચાર અને એમાં જે તીવ્ર પરિણમા પરિણામ એ રૌદ્ર ધ્યાન છે અને એ રૌદ્ર ધ્યાનને એ રૌદ્ર ધ્યાનથી જીવ નરકતીને યોગ્ય કર્મ બાંધે છે હવે બંધ તો શરૂ થાય છે એટલે હું એક એક વાત કરી લઉં તમને હા હા થવાનો નથી આપણો જ્યાં સુધી તમે છોડો નહીં ત્યાં સુધી છુટકારો નહીં થવાનો જુઓ હું તમને કહું પ્રશ્ન એ છે કે ચોવીસેક કલાક આમાં હોઈએ છે આપણે આ રીતે ધ્યાન રહું તો ધ્યાનમાં તો આપણો છુટકારો કેમ થવાનો છુટકારો ક્યાં થવાનો છે તમે જ્યાં સુધી આમાંથી છૂટો નહીં ત્યાં સુધી છુટકારો છે જ નહીં એટલે અત્યારે પણ આપણા આત્મામાં આપણા આત્મા ઉપર ચારેય ગતિ યોગ્ય કર્મ બંધાયેલા પડે છે પડ્યા છે આપણા આત્મા ઉપર દેવગતિ પણ છે મનુષ્યગતિ પણ છે ધીરેજ ગતિ પણ છે અને નરકગતિ પણ છે પણ જ્યારે આપણને એક એક ભાવમાં માત્ર આવતો જે ભાવ છે એનું જ આયુષ્ય બંધાય એક જ ભાવનું આયુષ્ય બંધાય સમજાણો આ ભાવની અંદર આપણે મનુષ્યભાવમાં છીએ તો મનુષ્ય ભાવની અંદર હવે આપણે આવતો જે આપણો ભાવ આવશે એનું એક જ આવતો જે ભાવ છે એનું જ આયુષ્ય આપણે બાંધી શકીએ ત્યાર પછીના ભાવોનું આયુષ્ય આપણે આયુષ્ય બાંધી શકીએ આપણે સમજાણું કેટલું ઓકે પણ ગતિ તમે સમયે સમયે બાંધો છો કારણ કે નામ કર્મોનો ઉદય આઠે કર્મોમાંથી સાત કર્મ સમયે સમયે તમે બાંધો છો આપણે બાંધીએ છીએ હું તમે કહું ત્યારે એમાં હું આવી જુઓ એક માત્ર આયુષ્યનો બંધ એક વખત પડે એ ભાવમાં બરોબર તો જ્યારે તમને એ આયુષ્યનો બંધ પડે પછી ભલે દેવનો પડે મનુષ્યનો પડે તિરંજનો પડે કે નરકનો પડે તે વખતે આત્મામાં રહેલી જે નરક ગતિ કે તિરંજ ગતિ કે મનુષ્ય ગતિ કે દેવગતિ એની સાથે જોડાઈ જાય બાકી નહીં પડી રહે ખ્યાલ આવ્યો તો ચારેય ગતિ આપણા આત્મામાં પડેલી છે બંધાયેલી અને ક્ષણે ક્ષણે આપણે બાંધીએ છીએ પણ એમાંની ચારે ગતિમાંથી જે ગતિના આયુષ્યનો બંધ જે એક જ વખત પડવાનો છે એ જ્યારે પડે ત્યારે આ ચાર ગતિમાંથી જેનો આયુષ્યનો બંધ પડ્યો હોય એ ગતિ એની સાથે જોડાય એટલે જ્યારે આયુષ્યનો બંધ પડે ત્યારે છ વસ્તુ સાથે બને આયુષ્ય ગતિ શરીર અંગોપાંગ ઇન્દ્રિય અને ગોત્ર આ છ વસ્તુ એક ત્યારે ભેગી થઈ જાય અને એ પ્રમાણે જીવ બીજા ભાવની અંદર ત્યાર પછીના ભાવની અંદર ઉત્પન્ન થાય સમજણું નહીં ગતિનો બંધ પડ્યો હોય એ ભોગવો જ પડે એવું નહીં એ ભોગવો ક્યારે પડે એને અનુરૂપ આયુષ્યનો બંધ પડે ત્યારે બોલો હવે હવે સમજણું આયુષ્યનો બંધ જીવને જે વખતે પડતો હોય તે વખતે એની જે લેશ્યા હોય એ પ્રમાણે પડે અને એ લેશિયા છ લેશિયા છે હમણાં આવશેનું સ્વરૂપ આગળ હમણાં થાય ખાલી અત્યારે પ્રાસંગિક છે લે આ બીજાને અમર છે આ જમણી બાજુથી છ લેશિયા લેશિયાના પરિણામ એટલે જીવના ભાવ તો છ છ લેશિયા જીવને અંતરમૂર્તે અંતર મુહૂર્તે પરાવર્તના પામી રહી છે એક પછી એક એમાં ત્રણ શુભ અને ત્રણ અશુભ એ છ છ લેશ્યા અંતરમૂર્તે અંતરમુર્તે પરાવર્તના પામે છે એમાં જે લેશ્યા જીવનની અંદર વિશેષ પ્રમાણે રહી હોય એ લેશ્યા પ્રમાણે જ્યારે આયુષ્યનો બંધ પડે ત્યારે એ લેશીયા મુખ્ય થઈ જાય તો જીવનભર જો જીવ અશુભની અંદર રહ્યો હોય તો અશુભ લેશિયા એના આયુષ્યના બંધ વખતે હાજર થઈ જાય અને એને એ પ્રમાણે એને આયુષ્યનો બંધ પડે અને એ જ વખતે એ આયુષ્યના બંધ વખતે બીજા પાંચ કર્મો જે એના આત્મા ઉપર પડ્યા છે એની સાથે જોડાઈ જાય સમજણ હા એમ નમ લેશ્ય ગતિ તેવી મતિ છેલ્લે છેલ્લે સમયે આયુષ્યનો બંધ નહોતો પડ્યો એમને આયુષ્યનો બંધ પડ્યો તો જ્યારે એમણે હરણાનો શિકાર કર્યો હરણીનો શિકાર કર્યો ત્યારે એ વખતે એમની લેશિયા કૃષ્ણ લેશે હતી અશુભમાં અશુભ લેસિયા એમની એ વખતે હતી એટલે એ લેશિયા જ્યારે એ મરણ સમયે એ લેશિયાઓ આવીને ઉભી રહી નરક ગતિમાં સમજાણું માટે આપણામાં તિથિનો જે ઉપદેશ કર્યો છે જ્ઞાનીઓએ એની પાછળનું કારણ છે કેટલી તિથિઓ મૂકી છે દસ બીજ પાંચમ ચૌદસ બરોબર તો જે તિથિ હોય તે દિવસે તમારું શુભ પરિણામ હોય એવું માનવામાં આવે છે તમને યાદ ના હોય તો જુદી વાત છે એના આગલે દિવસે આવતીકાલે આ તિથિ છે એનો વિચાર તમે કરતા હો એ તમારા પરિણામ શુભ હોય અને તિથિ પછીનો જે દિવસ છે એમાં પણ તમને ગઈ તિથિ એના પરિણામ ચાલુ હોય એટલે એમાં પણ તમે શુભમાં હો અને વળી પાછી ત્રીજી દિવસે બીજી તિથિ આવવાની હોય એટલે એના પરિણામ હોય આ તિથિને કારણે તમારા પરિણામ શુભ કાયમ રહે અને એ પરિણામ તમારા શુભ રહે તો તમારી લેશિયા પણ મોટે ભાગે તમારી લેશ્યા શુભ શુભ શુભ શુભ રહે પછી વળી પાછા શુભ આવી જાય અંદર નિમિત્તના કારણે પણ મોટા ભાગે તમારે શુભ રહે તો જિંદગીની અંદર જીવનભર જે લેશિયાનું બહુતાએ અથવા તો પ્રાબલ્ય જેનું હોય પ્રબળતા જેની હોય વિશેષ જેનું હોય એ લેશ્યા જ્યારે આપણને આયુષ્યનો બંધ પડે ત્યારે આવીને ઊભી હોય અને એ પ્રમાણે તમારું આયુષ્યનું બંધ પડે તો જો આખી જિંદગી અર્થ ધ્યાન કર્યું તો લેશિયા અશુભ અને આખી જિંદગી રૌદ્ર ધ્યાન કર્યું લેશિયા અશુભ ધર અને એ પછી આયુષ્યના બંધ વખતે અને એ જ પ્રમાણે ગતિ એ જ પ્રમાણે પછી આવતો જન્મ ભાઈનો પ્રશ્ન એવો છે કે આખી જિંદગી એવા દાખલા આવે છે આખી જિંદગી પાપ કર્યું હોય અને છેવટે પછી એમનો ભાવ બદલાઈ ગયા તો દ્રઢ પ્રહારીનો આપણે દાખલો લઈએ ધારો કે દ્રઢ પ્રહારીનું જે જીવ હતો એ બહુ સરળ જીવ હતો હિંસા જરૂર કરી હતી એણે હિંસા કરતો તોય ગામો લૂંટતો તોય લોકોને લૂંટતો હતો પણ સરળ હતો એટલે શું બન્યું કે ચાર હત્યા જોઈ એણે એમાંય જ્યારે પેલા તરફડતા વાછરડાને જોયું તો અંદરથી એને કરુણાનું ઝરણું ફૂટ્યું એ કેમ થયું નિર્ધ્વંસ પરિણામ નતા એના સરળતા હતી અને ત્યાં એની આંખમાંથી આંસુ ધાર થઈ મૂકી દીધું લોહી નીકળતી તલવાર ત્યાં મૂકી અને જંગલ ભણી ચાલ્યું જંગલમાં જઈને જે એને ગુરુ મળ્યા જે સાધુ મળ્યા એને ચરણમાં પડી ગયું અને કીધું કે હું બહુ મોટો પાપી છું ગમે તેટલા પાપ તમે કર્યા હોય પણ એનો પશ્ચાતાપ તમે કરો પ્રાયશ્ચિત કરો તમે લોહીના આંસુ પાડો તો એ પાપમાંથી પણ તમે છૂટી શકો પ્રાયશ્ચિત આપ્યું સાધુ બનાવ્યો એને સાધુની દીક્ષા આપી અને કીધું કે જે ગામમાં તું તે આ બધું હત્યા કરી છે ત્યાં જઈને ઊભો રહે તારો ભૂતકાળ તને જ્યારે કોઈ યાદ કરાવે તે દિવસે તારો ચોવીયારો ઉપવાસ અન્ન જણાનો ત્યાગ કર હેરાન કર્યા હતા એટલે જેટલા જણા જોવે એટલા એને ગાળો દે એને મારે એને યાદ કરાવે બધું કે તું આવો છે ને તેઓ છ મહિનાના છ મહિના સુધી નિર્જળા આહાર અને પાણીનો ત્યાગ તો શું થયું કે ભલે એની જિંદગીભર એને આટલું પાપ કર્યું પણ એ છ મહિનાની અંદર એ આખું પાપ બધું ધોવાઈ ગયું અંદર આટલું બધું એનું બળ છે પ્રાયશ્ચિતમાં કે તમે ગમે તેટલા પાપ કર્યા હો પણ છતાં પણ તમે એ પાપને ધોઈ શકો છો અર્જુન લોહીને આ ચોર નો દાખલો ઘણા લોકો મને આવીને કહે છે કે અજાણતામાં ખબર નહોતી અમને તો અમે ઘણા પાપ કર્યા છે શું કરવાનું લોહીના આંસુ પાડો પ્રાયશ્ચિત કરો તમે ગુરુ પાસે જઈને તમે પગમાં પડી જાઓ ગુરુદેવ મને બચાવો અને જે ગુરુદેવ પ્રાય આપે એ સ્વીકારો એ પ્રમાણે તો તમારો ગમે તેવા ભાવ હવે એવી વખતે એની જે છ મહિનાની અંદર બધી શુભ શુભ શુભ શુભ તો અશુભ લેશિયાનો એને કચર ઘાણ નાખ્યો શુભ લેશિયાથી તો કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરીને મોક્ષ વધાર્યા કે જેને આપણે સવારની ભરેશની સજાઇમાં યાદ કરીએ છીએ મહાપુરુષ તરીકે પણ મહાપુરુષ બન્યો કેવળ આપણે પાપ કરીએ છીએ પણ પાપનો પ્રયાસ છે જ ક્યાં છે આપણી પાસે પ્રતિક્રમણ કરીએ જ્યારે અમારા ગુરુદેવ તેમ કહે છે કે વંદિતુ બોલતા હોય ત્યારે તમારા દુષ્કાની બેકગ્રાઉન્ડની અંદર તમારું વંદિતુ થવું જોઈએ પ્રતિક્રમણનો પ્રાણ વંદિતુ સૂત્ર છે તનિંદે તંજ કરીએ અમે એ જ્યારે બોલતા હો ત્યારે તમારી આંખમાંથી આંસુ પડવા જોઈએ પછી આમ ગડગડા આવી જાઓ તમે તમની ને તેમજ કરી બંધીતું બંધી તું બંધીતું બંધ્યું આખું બોડીએ પચાસ ગાથા કઈ ન વળ્યા બંદિત એ પ્રાયશ્ચિતનું એક મહાન સૂત્ર છે સવાર સાંજના પ્રતિક્રમણમાં પાક્ષિક પ્રતિક્રમણમાં ત્રણ વખત ચોમાસીમાં પણ ત્રણ વખત અને સંવત્સરમાં પણ ત્રણ વખત વિચારો કોઈ સૂત્ર તમને એવું નહીં મળે કે જે તમે એકથી વધારે વખત બોલતા હશો અફકોર્સ લોગસ અને નવકાર મંદર જુદી વાત છે પ્રાણ છે પ્રતિક્રમણનો પ્રાણ છે એને આપણે રવિવારના ક્લાસની અંદર વિગતવાર સમજ્યા થોડા વર્ષો થઈ ગયા અનફોર્ચ્યુનેટલી એ વખતે આપણે રેકોર્ડ નહોતા કરતા જેના લખાણમાં હશે એ લખાણમાં હશે કોઈને એ વખતે ઘણા લોકો મને આવીને કહેવા માંડ્યા કે અમે તો ત્રીસ વર્ષથી ચાળીસ વર્ષથી પ્રતિક્રમણ કરીએ છીએ પણ અમને ખબર જ નહીં કે પંદિતુ સૂત્રમાં આટલું ભર્યું છે અંદર તો લેસિયા આપણી આ પ્રતિક્રમણ કરો તો તમારી લેશિયા બનાઈ જાય પછી ભલે અશુભ લેશા આવે પણ એ ક્ષણ માટે હોય મોટા ભાગની તમારી શુભ લેશા થઈ જાય છ છ લેશિયા પરવર્તમાન કરે છે છ લેશ તમારે અંતરમૂર્તિ અંતરમૂર્તિ બદલાય પણ લાંબો કાળ તમારો શુભનો રહેશે તમારી મરણ સમયે આવીને ઉભી રહે સમજાણું તો હર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન ધન્વધ્યાન અને શુક્લ ધ્યાન ચાર ધ્યાન સમજવા હવે આવે છે બંધ તત્વ હવે જે કર્મનો આશ્રમ થયો એ આશ્રમ થયા પછી એ કર્મો આત્મા સાથે જોડાય જ્યારે એને બંધ કહેવાય આ કર્મ ના પૂદગલ પરમાણુઓ આત્માના પ્રદેશની અંદર ઘૂસતા નથી એઝ એ મેટર ઓફ ફેક્ટ આત્માને અડતા પણ નથી પણ અસર કરે છે એ જોડાઈ જાય છે આત્મા સાથે કેવી રીતે જોડાય છે તો નીર ક્ષીરનો દાખલો આપ્યો લોહ અગ્નિનો દાખલો આપ્યો શાસ્ત્રકારોએ દૂધ અને પાણી જેમ એકમેક દેખાય છે એવી રીતે છતાં પણ છતાં પણ દૂધ અને પાણી તમને એક જેવા દેખાય છતાં પણ દૂધ અને પાણી બંને અલગ છે પાણીનું પરમાણુ ને દૂધનું પરમાણુ બંને અલગ છે પાણીના પરમાણુમાં દૂધનું પરમાણુ પરમાણુ ઘૂસ્યું નથી એ જ પ્રમાણે દૂધના પરમાણુમાં પાણીનું પરમાણુ ઘૂસ્યું નથી દેખાય છે જો એમ ના હોય તો તમે જ્યારે અગ્નિ પર મૂકો છો ત્યારે પાણી બરાળ થઈને ઉડી જાય છે અને નીચે દૂધ પડ્યું રહે છે જો એકબીજામાં ઘૂસી ગયા હોય ના બને એવી રીતે આત્મા અને કર્મનો સંબંધ એવો છે તો જે કર્મો આશ્રમ દ્વારા આવ્યા આત્મા ભણી એ આત્મા સાથે આ રીતે સંયોગ તો કર્મ ખરેખર તો કર્મ સાથે જોડાય છે કારણ કે એક જાત છે એની આત્મા ઉપર અનાધિકાળથી જે કર્મો છે એની સાથે બીજા કર્મો નવા આવીને જોડાય જૂના થોડા ખરે નવા આવીને બંધાય તો કે જેમ સ્ફટિક છે કે જે શુદ્ધ છે એ સ્ફટિકને એક મૂક્યું હોય તમે હવે એની બાજુમાં તમે કોઈ લીલું કપડું મૂકો કે લાલ કપડું મૂકો તો સ્ફટિક તમને લાલ દેખાય કે લીલું દેખાય એવી રીતે કર્મ અને આત્માનો સંબંધ છે ગામની અંદર એ જમાનામાં હજી ક્યાંક ક્યાંક તમને દેખાશે ઉકરડા હતા ઉકરડા ઉકરડા ખબર છે કોને કહેવાય ખબર હે કચરાનો ઢગલો હે દરેક ગામમાં હજી હોય ને હા ઉકરડો તો હોય દરેક ગામમાં ખ્યાલ છે ને ઉકરડોનો ખ્યાલ છે ને એટલે ગામના લોકો બધાએ ત્યાં કચરો નાખે એ ઉકરડો જે છે ને એને શાસ્ત્ર પરિભાષાની અંદર સહજ મળ કે છે સહજ મળ તો અનાધિકાળથી જેમ ગામની અંદર ઉકરડો અનાધિકાળથી હોમ આ સહજ મળ એ જીવની કર્મ બંધ કરવાની યોગ્યતા કહેવાય શું આ સહજ મળ આ ઉકરડો અનાદિકાળથી જીવ માટે કર્મબંધની યોગ્યતા સમજણું છે સહજ એટલે સ્વાભાવિક કોઈ કારણ નહીં અને મળ એટલે મલિનતા એને કારણે નવા નવા કર્મો જે આવે છે એ આવું સહજ મળી જે કર્મોનો જથ્થો ઉકળો એની ઉપર જેમ આપણે ગામના લોકો કચરો નાખ્યા કરે ઉકળો મોટું થતું જાય પછી વળી ક્યાંક થોડુંક લઈને બાળે ને કરે ને ક્યાંક કરે આમ તેમ કરે તો વળી ઓછો થાય થોડો પાછો વધે ને થોડો ઓછો એમ આપણા આત્મા ઉપર કર્મો ઓછા થાય વધે ઓછા થાય વધે પણ એમ ચાલુ જ રહે છે ચાલુ આ બંધની વ્યવસ્થા છે તો હરિભદ્રેશ્વરી મહારાજ સાહેબ એમ કહે છે કે જ્યાં સુધી જીવને આ સહજ મળી રાસ એટલે નાશ ન થાય ત્યાં સુધી જીવ મોક્ષ માર્ગમાં પ્રવેશ ના કરી શકે જ્યાં સુધી જીવને આ સહજ મળનો રાસ પાર્શિયલ રાશ એ નાશ અને પૂર્ણ નાશ સર્વોત્મ પાર્શિયલ ના થાય ત્યાં સુધી જીવને માટે મોક્ષ માર્ગની અંદર પ્રવેશ અસંભવિત છે એ દશા ક્યારે આવે છે જીવને આ થોડું શાસ્ત્રીય પરિભાષા છે પણ ન સમજાય તો કંઈ વાંધો નહીં એને અપુર્નબંધક અવસ્થા કહે છે અપુનર્બંધક અવસ્થાનો અર્થ એવો છે કે જે મિથ્યાત્વ મોહનીને કારણે જીવ આ સંસારમાં રખડે છે એ મિથ્યાત્વ મોહનીય કર્મ કે જેની સ્થિતિ આપણે હમણાં વિચારી ગઈકાલે સિત્તેર કોળાકુળી સાગરોપમની હોય છે એવું મિથ્યાત્વ મોહનીય કર્મ સિત્તેર કોળાકુળી સાગરોપમનું હવે જીવ ફરી ક્યારેય નહીં બાંધે એવી એની શુદ્ધિ થઈ એવી એની શુદ્ધિ થાય ત્યારે આ સહજ મણનો રાસ થયો એમ કહેવાય એને અપુનર્બંધક અવસ્થા કહેવાય અપુન એટલે પુનઃ એટલે ફરી અ એટલે નહીં બંધ બંધ નહીં થાય હવે ફરી આવો બંધ નહીં થાય કયો બંધ મિથ્યાત્મ મોહની કે જે એને સંસારમાં રખડાવેલા છે એવો મિથ્યાત્વમોહની દર્શન મોહનીનો બંધ જે સિત્તેર કોળાકૂડી પ્રમાણ હવે નીકળે જ્યાં સુધી આ ન થાય ત્યાં સુધી જીવને ક્ષણે ક્ષણે એવા પરિણામ કરીને પણ આ મિથ્યાત્મ મોહનીનો સિત્તેર કોળાકોડીનો બંધ ચાલુ છે સિત્તેર કોડાકોડી સાગરો પામેટ સાડા ત્રણ કાળચક્રેણી અને અવસરપ્રેણી એવી સાત કેટલા થયા કેટલા વર્ષો થયા હ સહજ મૂળનો નાશ એટલે મોક્ષ માર્ગમાં પ્રવેશ ત્યારબાદ સમજીની પ્રાપ્તિ થાય એક અપેક્ષાએ પ્રશ્ન એવો છે કે મમુક્ષતા કહી શકાય એક અપેક્ષા એ કહી શકાય એમાં ઘણા કારણો છે મમુક્ષતા માટે બી ઘણા ઘણા એના યોગ્યતાઓ બતા મુખ્ય વસ્તુ આ છે ચર્માવૃત ચરમાવ્રત વગેરે થાય જ નહીં જીવ જ્યારે ચરમાવ્રતમાં આવે ત્યારે જ આ સહજ મનનો નાશ કરી શકવાની એનામાં યોગ્યતા પ્રાપ્ત તો બંધ તત્વની અંદર ચાર વસ્તુ એક જ્યારે પણ કર્મનો કોઈ પણ કર્મનો બંધ પડે ત્યારે એમાં ચાર વસ્તુ પડે એમાં બે વસ્તુ કષાયથી અને બે વસ્તુ યોગથી આ કષાયમાં પ્રમાદ લઈ લેવાનું તો કે રસ અને સ્થિતિ એ કર્મ બાંધતી વખતે એના કેવા પરિણામ હતા એના ઉપર એની રસ અને સ્થિતિનો આધાર છે રસ એટલે કેટલા રસથી એ કર્મ એને બાંધે છે ઇન્ટેન્સિટી અને સ્થિતિ એટલે સમય ટાઈમ હાઉ લોંગ એ કર્મ આત્મા સાથે રહેશે અને ઉદયમાં આવીને કેટલા સમય સુધી એને ભોગવવું પડશે એમના સ્થિતિ અને બીજું જે બીજા બે છે પ્રદેશ અને પ્રકૃતિ એ યોગથી મન વચનકાયાના યોગને કારણે એ કર્મના જે પ્રદેશ એટલે કેટલો જથ્થો કર્મનો કેટલી વર્ગના એ કર્મની જીવ ગ્રહણ કરશે એ નક્કી થાય છે પ્રદેશથી અને આઠ પ્રકારની જે કર્મની પ્રકૃતિઓ છે જ્ઞાનાવરણીય દર્શનાવરણીય મોહનીય અંતરાય નામ ગોત્ર આયુષ્ય અને વેદનીય આઠ પ્રકારની જે કર્મની પ્રકૃતિઓ છે એમાંની કઈ પ્રકૃતિ નો બંધ કરી રહ્યો છે જીવ એ આ પ્રકૃતિની અંદર આવે અત્યાર સુધી સહેલું છે ને બધું હે ને અઘરું નથી ને કાંઈ તું ના પાડે આ લોકો તો બધા કોઈ બોલતા જ નથી ને અઘરું લાગતું તો હાથ ઊંચો કરી દેતો આપણે સરળ શું નથી સમજાતું કે મને લખીને આપજો બરાબર હવે આઠ પ્રકૃતિ જે કર્મની જીવ બાંધે છે એ જીવના આઠ ગુણ જે છે એને અસર કરે છે તો કે તો કે જ્ઞાનાવરણીય જો બંધ થાય તો એ કયા ગુણને રોકે બધાને ખબર છે નહીં જ્ઞાનના પ્રકાર કેટલા હ્ઞાન પાંચ પ્રકારનું આઠ પ્રકાર ક્યાંથી લઈ આવ્યા તમે પાંચ કીધા પાંચ કીધા મેં તો આઠ સમજું હ થોડી કાનમાં ધાર પડી મેજ્ઞાન શ્રુતિ જ્ઞાન અવધિ જ્ઞાન મના પરિયોગ જ્ઞાન અને કેવળ જ્ઞાન આ જ્ઞાનના પાંચ ભેદ બરોબર તો મતિ જ્ઞાનને જે રોકે એ મતિ જ્ઞાનાવરણીય કહેવાય શ્રુત જ્ઞાનને રોકે એ શ્રુત જ્ઞાનાવરણીય પ્રમાણે હવે જો જ્ઞાનાવરણીય કર્મ એ ઘાતિ કર્મ કહેવાય કારણ કે આત્માનો જે મૂળ ગુણ છે જ્ઞાન એનો ઘાત કરે છે અને પાપ પ્રકૃતિ છે જો તો જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપક્ષમ કરવો હોય તો એને પુરુષાર્થથી તમે એનો ક્ષયોમ કરી શકો ક્યાં સુધી કરી શકો જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપક્ષમ ક્યાં સુધી કરી શકો તમે નહીં મને ખબર હતી આ જવા કર્મનો ક્ષયોમ તમે શ્રુત કેવડી સુધી તમે કરી શકો તમે શ્રુત કેવડી બની શકો એનો ક્ષયોપક્ષમ કરતાં કરતા પણ જ્ઞાનાવરણીય ક્રમનો ક્ષય તમે ના કરી શકો એનો કોઈ પુરુષાર્થ નથી બહુ ભણો બહુ ભણો બહુ ભણો તો જ્ઞાનાવરણીય ક્રમનો ક્ષયોમ થાય ક્ષય ના થાય ગમે તેટલી મહેનત કરો તમે ગમે તેટલો અભ્યાસ કરો તમે પણ જ્ઞાનાવરણી કર્મનો ક્ષય ના થાય સમજાણું એ કેવી રીતે થાય પછી કહું પછી યાદ કરાવજો મને પછી પછી કરું પછી ભૂલી ના જો જ્ઞાન મને પરિવ જ્ઞાન અને કેવળ જ્ઞાન આ ત્રણ જ્ઞાન અભ્યાસથી કે મહેનત કરવાથી પ્રગટ નથી થતા શ્રુત જ્ઞાન તમે મહેનત કરી અને પ્રાપ્ત કરીશો મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન દરેક જીવની અંદર હોય ઓછા બધા પણ હોય હોય ને હોય કોઈ જીવ એવો ના હોય કે જેના જેનામાં આ મતી શ્રુત બે ના હોય એવું ના પડે તો કે નિગોદના જીવની અંદર પણ અક્ષરના અનંતમાં ભાગનું શ્રુત જ્ઞાન છે એક અક્ષરનો અનંત ભાગ મતિ જ્ઞાન જે છે એ મતિ જ્ઞાનની નિર્મણતા તમે કરી શકો અને એ મતિ જ્ઞાનની નિર્મળતા કરતા કરતા કરતા એ મતિ જ્ઞાન સમ્યમતા કરતા કરતા કરતા જયારે તમે વિસ્તાર ત્યારે કેવળ જ્ઞાન બને શબ્દ મેં શું વાપર્યો નિર્મળતા નિર્મળતા અર્થ છે મલિનતા રહિત મલિનતા માત્ર એક જ કર્મની છે આત્મા ઉપર અને તે મોહની કર્મ તો મતિ જ્ઞાનની નિર્મળતા કરવા માટે મોહનીય કર્મને જીતવું પડે સમજણ અને મોહની કર્મની અંદર ખાસ કરીને શું આવે તો કે કસાય અને નો કસાય જ્યાં સુધી તમે કષાયને જીતો નહીં નો કસાયને જીતો નહીં ત્યાં સુધી તમારું મૌની કર્મ નિર્મળ ના બને આઈ મીન મૌની કર્મના બધી જ્ઞાન તમારું નિર્મળ ના બને ના બને ત્યાં સુધી તમે સંકેતની કે સમ્ય જ્ઞાનની પ્રાપ્તિ ન થાય અને જ્યારે પરાકષ્ઠા પહોંચે નિર્મળતા જ્યારે વિતરાગ અવસ્થા જ્યારે જીવની આવે ત્યારે એ જ જ્ઞાન એ જ જ્ઞાન પ્રતિજ્ઞાન કેવળ જ્ઞાન ક્યાં થયો જ્ઞાન જ્ઞાનાવરણીય કર્મના અક્ષયોપ્શરનો પુરુષાદ માત્ર તમને શ્રુત જ્ઞાનની પ્રાપ્તિ કરાવે તો શ્રુત કેવડી કહેવાય છે એટલે શ્રુત ત્યાં આવ્યું તો શ્રુત જ્ઞાન છે પ્રભુએ પોતાની દેશનાની અંદર જે પોતાના કેવળ જ્ઞાનમાં જોયું એ પોતે જેટલું કહી શક્યા એટલું કીધું ભગવાન બધું ન કહી શક્યા આટલું વચનાથી છે અને આટલી બધી એમની તાકાત એમની આત્માની શક્તિ પણ છતાં પણ વચન અથવા ભાષાની મર્યાદા છે ભગવાનની મર્યાદા નથી ભગવાનને કહેવા માટેની મર્યાદા નથી પણ જે કહી રહ્યા છે એ ભાષાની મર્યાદા છે તમે એક પછી એક શબ્દ મૂકી શકો એક સાથે બે શબ્દ ના મૂકી શકો બોલી શકો તમારે બોલવું હોય તો એક શબ્દ ની પછી એક બીજો શબ્દ બોલી પણ બે શબ્દ એક બોલી શકો એ મર્યાદા છે માટે ભગવાને જેટલું પોતાના જ્ઞાનમાં જોયું એટલું બધું પોતે કહી શક્યા આટલું બધું પૂછતા અતિશય હોવા છતાં વાણીના કેટલા ગુણો હતા એમના પાત્રીસ વાણીના ગુણો હોવા છતાં પણ પ્રભુ તો જેટલું કહી શકાય એટલું કીધું અને ગણધર ભગવંતોએ પોતે અવધાર્યું એટલે ગણધર ભગવંતો જ્યાં સુધી કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી શ્રુત કેવળી કહેવાય એમના શિષ્યોને પછી એમને જ્ઞાન આપ્યું તો બધા શિષ્યોએ અભ્યાસથી અભ્યાસથી શ્રુતિ કેવડી પણ પ્રાપ્ત કરવી ગણધર ભગવંતને અભ્યાસ ના કરવો પડે શ્રુતિ કેવડી બનવા માટે પણ બીજા ત્યાર પછીના જે ગણધર સિવાયના જે હોય એને અભ્યાસ કરવો પડે તો છેલ્લા આપણા શ્રુતિ કેવડી ભદ્રભાવ સ્વામી ભગવાનથી છઠ્ઠી પાટી જ ઉંધારું એ શ્રુતિ કેવડી એ અભ્યાસ થયા ગણધર ભગવંતોને પોતાની ગણધર નામ કર્મનો ઉદય એવો છે એટલે એમને પ્રભુ બોલે ત્રણ શબ્દ બોલે અને આખી દ્વાદો સાંગે શ્રુતિ કેવડી આપોઆપ પોતાની લબ્ધિ અને પોતાની એવી શક્તિ અને પોતાનો એવો ક્ષક્ષમ એમની બીજ બુદ્ધિ હોય અને કોષ્ટ બુદ્ધિ હોય એમનામાં એના કારણે એ પોતે શ્રુતિ કેવડીપણું એમને પ્રાપ્ત થાય એમને અભ્યાસ ન કરવો પડે એક અંતર્મુહૂર્તની અંદર દ્વાદશાંગીની રચના કરે ચૌદ પૂર્વનું એમને જ્ઞાન થઈ જાય કોઈ અભ્યાસ નહીં પણ ત્યાર પછી જે બીજા આચાર્યો એ બધાએ અભ્યાસથી પણ કોઈ જીવને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ માટે જ્ઞાનાવાડી કર્મના ક્ષયો પુરુષાર્થ ન કરવો પડે મોહનીય કર્મને ક્ષય કરવાનો પુરુષાર્થ કરવો પડે મોહની કર્મનો ક્ષય કરે ત્યારે વિતરાગ દશા આવે એટલે વિતરાગ દશા એ એની પૂર્વ ભૂમિકા છે પૂર્વ યોગ્યતા છે કે જેવી વિતરાગ દશા આવી બીજા જ ક્ષણે બીજે જ સમયે દસમા ગુણસ્થાનના અંતે જ્યારે વિતરાગ દશા પ્રાપ્ત થાય છે ત્યારે દસમા ગુણસ્થાન અંતે જીવ વિતરાક થાય છે અને વ્યવહાર નહીંથી બારમા ગુણસ્થાનના પહેલા સમયે જીવ વિતરાગ બને છે જેવો એ વિતરાગ બને છે બીજા ત્રણ કર્મો જ્ઞાનાવરણીય દર્શનાવરણીય અને અંતરાય એક ક્ષણની અંદર દૂર થાય છે અને જીવ તે વખતે ભગવાન કેવળ જ્ઞાન કેવળ દર્શન અને અનંત વીર્ય હા મતિ જ્ઞાનની નિર્મળતાથી જાતિ સ્મરણ પ્રશ્ન એવો છે કે જાતિ સ્મરણ જ્ઞાન જાતિ સ્મરણ જ્ઞાને મતિ જ્ઞાનની નિર્મળતા છે દર્શનાવરણીય એના નવ ભેદ ચક્ષુ અચક્ષુ અવધિ કેવળ અને પાંચ નિંદ્રા નિંદ્રા નિંદ્રા નિંદ્રા પ્રચલા પ્રચલા પ્રચલા અને થિણ આ પાંચ નિંદ્રા અને ચાર ચક્ષુ અચક્ષુ અવધિ અને કેવળ આ નવ પ્રકારે દર્શનાર્ણ એ કર્યું દર્શનાવરણીય કર્મમાં પણ કેવળ દર્શન એનો કોઈ પુરુષાર્થ નહીં પછી અહીંયા ત્રીજું મૂકે છે વેદનીય કર્મ એ અઘાતી કર્મ છે દર્શનાવરણીય કર્મ પણ ઘાતી કર્મ જ્ઞાન જ્ઞાનાવરણીય પણ ઘાતી કર્મ અને વેદની અઘાતી કર્મ વેદની એના બે ભેદ એક સાતા અને એક અસાતા બરાબર આ બંનેનો અનુભવ આપણને થાય થાય ને જો આ બંનેનો અનુભવ થાય માટે એને વેદની કર્મ કીધું વેદ એટલે જ્ઞાન જાણવું તમે એનો અનુ જાણવું એટલે અનુભવ કરવો તમે એ અવસ્થાનો અનુભવ કરો છો માટે એને વેદનીય કર્મ કહેવાય છાતા હોય તો પણ અનુભવ કરવો જોઈએ છાતાનો પણ અનુભવ તો થાય છે અસાતાનો પણ અનુભવ થાય છે અસાતાનો વિશેષ પ્રકારે અનુભવ થાય છે કારણ કે આપણને અણગમતું છે વેદને કર્મના બે ભેદ છાતા અને અસાતા વેદને બંધાય કેવી રીતે અશાતા અસાતા વેદને કેવી રીતે બંધાય બીજાને તમે દુઃખ આપો બીજાને તમે અસાતા આપો હિંસા કરો બીજાને તો હિંસાના પરિણામે અસાતાવેદીને કર્મ છે બીજાને તમે સાતા પહોંચાડો બીજાને તમે સુખી કરો બીજાને તમે વયાવ જ કરો તો સાતાવેદીને બાહુબલીમાં જે શારીરિક બળ હતું ને એની પાછળ શું કારણ હતું પૂર્વે એમણે સાધુ સંતોની ખૂબ સેવા કરી હતી પ્રુભોમાં માટે એમના મેં એક અસીમ બળ પોતાના મા બીજાને તમે દુઃખી કરો બીજાને તમે અશાતા પહોંચાડો બીજાને તમે હિંસા કરો તો અષાતેદીને કર્મ બંધાય જીવહિંસા એ મોટામાં કારણ છે અષાતાવેદીનું અને જીવરક્ષા એ મોટા મોટું કારણ છે વેદી પછી મોહનીય મોટો રાજા શું કરશો મોહનીય કર્મ બે ભાગ એક દર્શન મોહનીય અને ચારિત્ર મોહનિય દર્શન મોહનીય કર્મ આપણને ઊંધી માન્યતા કરાવે છે જ્યાં હું નથી ત્યાં હું સ્થાપિત કરે છે દેહ હું છું દેહ હું છું એમાં આપણને દેહની ભ્રાંતિ કરાવે છે પોતાની પોતાની સ્વની ભ્રાંતિ કરાવે છે રાધે પછી સાચા દેવગુરુ ધર્મ હોય એના બદલે કુદેવ અને કુગુરુ અને કુધર્મની અંદર આપણને શ્રદ્ધા કરાવે છે કર્મ અને ચારિત્રમૌન કર્મના કારણે કષાય અને નો કષાય કષાયના ભાગ કષાયના ભેદ આગળ આવશે ચાર કષાય તો બધાને ખબર છે ક્રોધ માન માયા અને લોભ અને નવ નવ કસાય ખબર છે ને બધાને હાસ્ય રતિ આરતી ભય શોક જુગુપ્સા અને ત્રણ વેદ આ ચારિત્રમોહિણી છે પછી આયુષ્ય જેના ચાર ભેદ દેવ મનુષ્ય તિરંજ અને નરક એ આત્માનું જે અક્ષય સ્વરૂપ છે એને બાધા કરે છે એટલે એક આયુષ્ય પૂરું થાય એટલે એનો ક્ષય થયો બીજું આયુષ્ય બીજું જે બીજા ભાવમાં જાય એ શરૂઆત થઈની એમ જે જન્મ મરણ કરાવે છે એ આયુષ્ય અને આત્માની જે અક્ષય સ્થિતિ આત્માનો ક્યારેય બી નથી થતો એને એવી એક ભૂમિકા ઉપર મૂકી દે છે કે જ્યાં એ જીવન મરણ કરી અને ક્ષય સ્થિતિ પ્રાપ્ત કરે છે નામ નામ કર્મ એને રૂપી પણ આપે છે આપણને આ જે દેહ મળ્યો છે ને જે આ દેહ એને કારણે આ એકસો ને ત્રણ પ્રકારની જે પ્રકૃતિ છે નામ કર્મની એને લગતી છે અને દેહને કારણે આત્મા રૂપી બન્યો ને તમે આત્મા જોઈ ના શકો આ દેહ પૂતગળ છે અને પૂતગળ પોતે બહુરંગી છે બહુરૂપી છે એટલે હાથમાં પણ બહુરૂપી અને બહુરંગી બન્યો છે પોતે અરૂપી અરૂપીનો અર્થ શું કર્યો તો આપણે નિત્ય એક રૂપ જે ધારણ કરે છે એ અરૂપી જે રૂપમાંથી રૂપાંતર નથી થતું એ એ અરૂપી સમજ એક જ દ્રવ્ય એવું છે છ દ્રવ્યમાં કે જેમાં આવું રૂપાંતર થાય છે બદલાય છે એ પૂતગળ પછી ગોત્ર ગોત્ર બે પ્રકારના ઉચ્ચ નીચ એ આત્માના અગુરુ લઘુ નામનો જે ગુણ છે નથી આત્મા હલકો નથી આત્મા ભારે આ ગુરુ લઘુનો અર્થ છે એવી જે સ્થિતિ પ્રાપ્ત કરાવે છે કૌત કર નહીં હા નડે છે ને હા અંતરાયમાં કેટલા આવે પાંચ પ્રકારના અંતરાય લાભાંતરાય દાનાંતરાય ભોગાંતરાય ઉપભોગાંતરાય અને વીર્યંતરાય બરોબર આપણે કયું અંતરાયક્રમ નાડે છે વધારે વધારે હે હે બોલો બોલો બોલો હમણાં લંચનો ટાઈમ થઈ જશે તમારે વીર્યાંતરાય શું કરો મારે બહુ આવડતું શિબિરમાં પણ મને આ અંતરાય નડી હથું દુખવું આવ્યું પેટમાં દુખવું આવ્યું તાવ આવ્યો વેવાય આવ્યા હતા છોકરાઓને પાર્ટીમાં લઈ જવાના હતા ગ્રાન્ડ ક્રિષ્ન પોતાના દીકરાના દીકરી નહીં હેલી પછી મને કોઈ એમ કીધું કે ટીવી ઉપર એક પ્રોગ્રામ હતો વર્ષે એક વખત આવે એવો સાચી વાત કરું છું મને મળ્યું કોઈ એવું કે એક જ વખત એ પ્રોગ્રામ આવે વર્ષમાં હવે કેમ એને ચૂકાય તમે પાછા વારંવારથી બી કરો છો ત્રણ મેને શિબિર શિબિર શિબિર શું માંડ્યું છે વિચાર કરો છો અમારા પ્રોગ્રામનો બોલો આ અંતરાય એમને નડે છે શું કરવાનું પલ્લવી માથું ધોળાવે છે શું કરવાનું પણ હું એ માધું ધોણા કરું છું હજુ રવિવાર ગેમ છે હે ને વર્ષમાં એક વખત આવતી હોય તમે તે જ રીતે શિબિર બેઠા તમને યોગેશભાઈને ખબર નહોતી આ ડેટ નક્કી કરી ત્યારે ત્યારે વિચાર તો કરો લોકોનો વિચાર તો કરવો જોઈએ કે નહીં લોકોને લાભથી વંચિત રાખવા એ ધર્મ કહેવાય બહુ નડે અંતરાય હવે જો કહું તમને અંતરાય એ ગાતી કર્મ છે બરોબર જ્ઞાનાવરણીય દર્શનાવરણીય મોહનીય અને અંતરાય આ ચાર ગાતી કર્મો છે ગાતી કર્મો ક્યારેય પણ ભોગવવાથી દૂર થાય નહીં લખી રાખો ગાતી કર્મોને ગાતી કર્મોનો ક્ષય કરવા માટે પુરુષાર્થ સિવાય બીજો કોઈ ઉપાય નથી અને જો તમે ગાતિકર્મના ઉદય વખતે પુરુષાર્થ ન કરો અને એનો ઉદય ના હોય ત્યારે પણ પુરુષાર્થ ના કરો તો નવું નવું ગાતીકર્મો તમે બાંધો છો અને ગાતિ કર્મના સદભાવની અંદર આ વાત સાંભળો બરોબર ગાતી કર્મના સદભાવની અંદર સમજાણું નહી ગાતિ કર્મ નો સદભાવ ગાતી કર્મ જ્યાં ઉભું છે કે જેના માટે તમે કોઈ પુરુષાર્થ કરતા નથી ત્યારે તમે અગાતી કર્મની અશુભ પ્રકૃતિનો બંધ કરો છો પણ જો તમે ગાતિ કર્મના ક્ષય માટેનો પુરુષાર્થ કરો તો અઘાતી કર્મની શુભ પ્રકૃતિનો તમે બંધ કરો સમજાણો કે ઉપર થઈ ગયું ગાતી કર્મ એટલે ખ્યાલ આવ્યો જ્ઞાનાવણી દર્શનાવણી મૌની અને અંતરાય ખબર ને તો ગાતિ કર્મનો જ્યાં સદભાવ એટલે જ્યાં તમે એના માટે કાંઈ કરતા નથી ગાતી કર્મના ક્ષય માટે કોઈ પુરુષાર્થ કરતા નથી તમે તો એ વખતે એનો સદભાવ કહેવાય એ સદભાવની અંદર તમે અઘાતિકર્મની અશુભ પ્રકૃતિનો બંધ કરો છો કારણ કે અઘાતી કર્મ બે છે બે પ્રકારના છે શુભ અશુભ તો અગાતી કર્મની અશુભ પ્રકૃતિ જે તમને તમને નથી ગમતી અર્થ અઘાતી કર્મની અશુભ પ્રકૃતિનો ઉદય તમને નથી ગમતો કોઈને નથી ગમો કોઈને ના ગમે એનો બંધ કરવો છે પણ એ વખતે તમે જો ગાતી કર્મના ક્ષય માટેનો પુરુષાર્થ કરતા હો તો તમને એ જ વખતે અઘાતી કર્મની શુભ પ્રકૃતિનો બંધ થાય કે જે તમને ગમે અને ઓન ધ કોન્ટ્રિ એ તમને ઘાતિકર્મના ક્ષય કરવા માટે વધુ શક્તિ આપે તમને વધુ સાધનો આપે વધુ સંયોગો આપે ભિન્ન ભિન સિચ્યુએશન છે અઘાતિકર્મના શુભ આગળ આવી ગયા નામકર્મની શુભ પ્રકૃતિઓ તમને ખબર છે રાઈટ પછી ગોત્ર કર્મ ઉચ્ચ ગોત્ર બરાબર વેદનીમાં છાતા એ બધી અને પછી આયુષ્યની અંદર સદગતિ આ બધા શુભ છે નામકર્મની પણ શુભ પ્રકૃતિઓ છે હમણાં આગળ આવી ગયું તો એ બધીનો બંધ કરવા માટે પણ ગાતિ કર્મનો પુરુષાર્થ જરૂરી છે અઘાતી કર્મનો કોઈ પુરસાદ નથી અઘાતિ જો સાંભળો લખી રાખો અઘાતી કર્મનો કોઈ પુરુષાર્થ નથી અઘાતી કર્મ તો ઉદયમાં એટલે ભોગવવા જ પડે અને સત્તામાં પડ્યા હોય તો એ તમે એને બીજું કોઈ ગાતી કર્મનો પુરસ્થ કર્યો તો અઘાતી કર્મ જવાના છે જો ભગવાનને પુરુષાર્થ એમણે કર્યો માત્ર ઘાતી કર્મને તોડવા માટેનો બરાબર એ ઘાતી કર્મચાર નાશ પામ્યા એટલે કેવળ જ્ઞાન કેવળ દર્શન અનંત વીર્ય અને અનંત ચારિત્ર્ય પ્રગટ થયો એમને હવે એ વખતે એમની ચાર અઘાધી કર્મની પ્રકૃતિ તો ઊભી હતી નામ ગોત્ર આયુષ્ય અને વેદની બરાબર એના માટે કંઈ કરી ના શકે ભગવાન બી તો જ્યારે આયુષ્ય પૂરું થયું ત્યારે ચારે ચારે હવે જો આયુષ્ય ઓછું હોય અને બીજી ત્રણ પ્રકૃતિની સ્થિતિ વધારે હોય તો કેવડી પરમાત્મા સમુદ્ઘાત કરીને પણ એની પ્રકૃતિને સરખી કરે એની સ્થિતિને અને ભોગવાઈ જાય ભોગવ્યા વગર ના જાય સમજણ હોય થોડું અઘરું છે બહુ વિશેષ પરિચય ના હોય એના માટે થોડું અઘરું પડે શું કીધું તમે ફરી હા પ્રશ્ન એવો છે કે અગાધી કર્મની જે પ્રકૃતિ છે વેદનીય એમાં એને સુખ સાતા હોય તો એના માટે કોઈ પુરુષાર્થ ખરો નહીં તમે કરો તમે બીજાને સાતા આપો એનો પુરુષાર્થ છે તમે બીજાની વયાવચ કરો એ પુરુષાર્થ છે અહિંસાનું પાલન કરો એ છે ચોક્કસ પણ એ એ પુરુષાર્થ તમે જો વિચાર કરો ને તો માત્ર ગાતિકર્મનો જ પુરુષાર્થ થયો ભલે એનું પરિણામ તમે અગાતી કર્મની અંદર શુભમ ઈચ્છો છો પણ પુરુષાર્થો ગાતી કરવું નથી સમજાણું ને મને ખબર છે સમજાણું આટલું હા કારણ કે તમારી દ્રષ્ટિ પણ લઈ ગીધી તમારી દ્રષ્ટિમાં શું આવ્યું બીજાને તમે છાતા પહોંચાડો છો બીજાની સેવા કરો છો એ તમારો મોં ઘટાડો છો તમે તમારા પ્રત્યેનો મોહ ઘટાડી તમે બીજાની સેવા કરો છો બીજાને સાતા ઉપજાવો છો એ બધું ગાતી કરવામાં આવે એ ગાતી કર્મનો પુષાર છે માટે તમને અઘાતી કર્મની અશુભ શુભ પ્રકૃતિનો બંધ થાય ભલે આશય આશે તમારો તમારી તમારા સુખનો છે ભલે આશય બરો અનુબંધ ભલે એમ કરે પણ અત્યારે તમે જે કરો છો એ પુરુષાર્થ ગાથી કરવાનો એમ સમજવાનું આશયની અંદર તમારે પોતાની સ્વાર્થ છે જીવને પોતાનો સ્વાર્થ છે એમાં કે મને સુખ સાતા ઉપજે તમને તમને કદાચ કદાચ કોઈ કોઈને અશાતાનો ઉદય હોય અને માની લો કે એ અશાતાના ઉદય વખતે એ જે એમ ઈચ્છે કે આ અશાતાનો ઉદય પૂરો થાય અને મને સાતાનો ઉદય એના માટે ધારો કે પ્રભુની ભક્તિ કરે નામ સ્મરણ અથવા તો જાપ કરે તે તો ધર્મની પ્રવૃત્તિ છે એ તો આમ તો જોવા જાવ તો તમે ગાદી કર્મનો પ્રસાદ છે પણ એમાં ઈચ્છ્યું શું તમે તો એ આશય તમારો જુદો થઈ ગયો તો એના કારણે અલ્પ તમને પુણ્ય બંધાય છે અને એ તમને આ પ્રાપ્તિ થાય છે તમને પ્રાપ્તિ ન થાય એમ મેં નથી કીધું તમે તમે તમે આશય ગમે તેવો હોય અને તમે જે કરો શુભ એનું શુભનું પરિણામ તો મળવાનું છે પુણ્ય રૂપે પણ એ મોક્ષ માર્ગ ના બને આશયથી મોક્ષ માર્ગ બને છે આટલો ફરક છે સમજણ વધારે ના એમાં એમ ના એવું નથી અસાત ઉદય હોય એ ભોગવવો પડે પણ સત્તામાં પડેલું હોય એમાં ફેરફાર કરી શકો તમે એ અતાનું અતમ હા પછી એ સાત સાતાનું બંધ કરે બરોબર છે સમજાણું બધાને ન સમજાણ હજી પૂછો છું કઈ વાંધો નહીં મોડું છે આજે ના પણ છતાં એનો પુરુષાર્થ જે છે ધારો કે ચારિતર પાછી આશય જુદો છે પણ ચારિતર પાછર કેવું પાડે છે નિરતી ચાર ચારિત્ર પાડે ને અભવ્ય જીવ અભવ્ય જીવ નવમે દ્રવ્ય સુધી દેવલોકમાં જાય છે તો પરિણામ શું આવ્યું કે પુરુષાર્થ આ કરે ચારિત્ર પાળે તો મૌનિકર્મનો પુરસ્થ છે ને દર્શન મોનિ એનો પુરસ્થ નથી એનો ક્યારેય પણ એટલે મિથ્યાત્વ એનું ક્યારેય પણ ન જાય પણ ચારિત્રમૌનનો પુરસ્થ તો કરે જ છે ચારિત્રનો તો લે છે ચારિત્ર દ્રવ્યથી પાળે બી છે અને નિરતી પાળે છે માટે તો ત્યાં સુધી જાય છે નવ ગ્રેવે કે જવું એટલે કે નાની સુધી વાત નથી હા ચારિત્ર લે છે ને હા એટલે દર્શન મોહનીનો પુરુષાર્થ પોતાનો નથી એના માટે ચારિત્રમૌનિનો પુરુષાર્થ કરી અને લક્ષ્યમાં દર્શન મોહનિ એને લક્ષ્ય દર્શન મોનિ નથી આવતું એને મિથ્યાત્વનું કે સમકીતું લક્ષ્ય નથી આવતું અભવ્ય જીવનું લક્ષ્ય માત્ર સંસારનું સુખ જ્યારે જીવને જ્યારે આ ભવ્ય ભવ્ય જીવને ભવ્ય જીવને ચારિત્ર્યમોનીનો પુરુષાર્થ કરે ત્યારે લક્ષ્યની અંદર મિથ્યાત્નો નાશ છે માટે એને મોક્ષ માર્ગ મળે છે એ તો ના મળે તમે ચાલો છોડો બધાને આવે હા કરો તો એનાથી પુણ્યબંધ છે હા સામા સામાન્ય પુણ્ય બંધાય એની વાત કરો છો તમે એ ભાવના પણ ના હોય ને હા હા હા તો એ એ વિશિષ્ટ પુણ્ય છે એ વિશિષ્ટ પુણ્ય બંધાય પ્રશ્ન એવો થયો કે કોઈ એવો આપણું લક્ષ્ય ના હોય આપણામાં કે મને કોઈ ફાયદો થાય કે મને કોઈ છાતા કે સુખ ઉપજે અને છતાં આપણે કોઈ સાધર્મિકની ભક્તિ કરીએ તો હા તો એ વિશિષ્ટ પુણ્ય બનશે અને જ્યારે પોતાનું સ્વાર્થ હોય ત્યારે સામાન્ય પુણ્ય બંધ અને બીજાની તમે સેવા કરો પોતાના સ્વાર્થને મૂકીને પરમાર્થથી તો એ વિશિષ્ટ પુણ્ય અને સંકેત સાથે હોય તો પુણ્યાનું બંધ પુણ્ય એ પુણ્યના પ્રકાર બને ચાલો સર્વ મંગલમાં આંગલમ સર્વકલ્યાણકાર સર્વ